દિવ ભગવાન માં તે સાંઈ બાબા માનતા હોય તો આ જ ના વાંધો ખરો બે બાજુ હું નહીં એના થઈ ગયું બે બાજુ એનું ના થઈ જવું છે એક બાજુ રહેવું છે સાંઈ બાબાનું રિલેટીવ છે આ છે બે ને કરે તો ફાયદો ના થાય બીજું કઈ છે અને અમને એવું તો શું લેવા દેવા સાહેબ બાબાને શું ગમે તેનું કહે કે બધું રિલેટીવ છે અને અહીંયા આવું અને વાંધો નથી તો સાંઈ બાબાનું પેરેન્ટ પછી કેટલાકને એ રહે છે બીજી જ્યાસંતિ રહેતી પછી એને ના થઈ દેસુ શાંતિ રહેતી હોય શું કહેવાય તમે જેને શાંતિ ના રહેતી હોય પરમાન સુખ જોઈતી હોય જેને ભગવાન પૃષ્ઠા પાત્ર હોય કે મારું હરિયર માં આ બધાને જોયા કરી શું કરું પછી બને એટલા હું એમને કહી દઉં તમારે જે મધાવી શકતા હોય એમ નામ લેવાય ખરું સાંઈ બાદ શિવ ભગવાન શંકર શંકર ભગવાન જોયેલા નહીં ત્યાં જ્યોતિર્લિંગ બાર નું જ્યોતિર્લિંગ ત્યાં જઈએ ત્યાંના બ્રાહ્મણો કે પૂજા કરીને દર્શન આપી બધું મહાદેવજી ને જઈને અત્યારે બોલીએ કે જગત ઘર કિનારો સંકર પણ શું નીલ પણ શું મંદિર માં ત્યાં બધા દર્શન કરવાના પૂજારી દર્શન કરવા અને પછી છો બાર મારી કુર્તીમાં બેહડી અને પેલા બોલે માસ મા ખબર મહાત્મા તો છે હૃદય કમાવું મૂકી ચાર્જ બોર ને એશ બેંક લોકો ના કલ્યાણ માટે મંદિર બધી તેમાં પણ કઈ મુક્સાય છે રામ કૃષ્ણ લક્ષ્મણ જેવો બધા જીમંદર ઉઠતો અને કૃષ્ણની નીચે અંબાજી માતાજી મૂર્તિ પાર્વતી અને ગણપતિ ની મૂર્તિ બધી બહુ મૂર્તિ આવવાની લોકો કલ્યાણ પક્ષપાતી થઈ ગયા અમારું આ તમારું અનુકૂળ સારું થઈ શકે પક્ષપાતી નહીં રહેવું પક્ષપાતમાં ભણવું જોઈએ અમારું સાચી ખોટું ના હોવું પછી અમારું સાચી સેવ બને તમારે દાદા ભગવાન આ તો અમારે જાતે કેવું પડે છે કે આ હોઈ શકે એની વય નું ઉદ્યાન માં આશ્ચર્ય છે ઘર બગાડે ઘર ઘર માં લઈ જાય તર બગડે બગડે ને ખબર નથી આપડે કે નઈ ખબર નથી જ્ઞાન શું બંને આદર્શ ધ્યાન આપે બંને તમારી ચલાવી લે છે એમનો વાતો કરો કોઈ ની આજ્ઞા પાડી છે તમારી આજ્ઞા ફાળવા માં આપડે તમને કેમ લાગે બેન પૂછે છે અમારામાં એવી લાયકાત છે બિલકુલ ના પૂછે છે ભેગા થયા તમારી પાસે પેલી વાર આવ્યો એ બીજી વાર આવ્યા ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ આવેલા ભૂપેન્દ્રભાઈ બધેલું છે એ બધા બધું ગણિત શીખવાડે લોકો ચોવીસે કલાક આજ્ઞા પાડે ચાલીસ હજાર માણસ ચોવીસ કલાક કારણ કે આજના પર્વ તો બને જ નહીં નહીં સંદ્રસ જતા માણસ ની આજના કોણ પાડે બધા દોર કેવા છે દેખાણ કરે થાય થઈ શકે જ નહીં નઈ પોસિબલ જ નથી આપડે કરવું રે અમારો લો કેવા હોય હું કરું છું તે કરે છે તે કરે છે એ અમારી લોગ ઉઠી બહાર હોય આ સબે બધું પ્રાંતિ છે એ રિલેટ તો આ જગત ની કઈ જ છે ધર્મ શું છે કરે છે આ લોકો પેલા નુકસાન કરનાર નથી કરી શોધો છો કે કોણ ગિનતી છે તમે શોધો છો કે કોણ ગિલતી છે હા લોકો ગિલટી દેખાય તેથી જગત ઉભું રહ્યું છે ગેરસદ્યો અને અમે એક વસ્તુ બતાવી દે કે તમે ગલતી પેલો તો પકડે છે ત્યારે ધમ પકડે તમે પકડાઈ ગયા જે ગુનો કર્યો હતો તેમાં તમે પકડાય માટે તમે ગીલતી છો પેલો જયારે પકડાય છે શું સમજે જાય એ માફો શું સમજેસ બંધ થાય ત્યારે આપની પાસે આવ્યા છે દર હશે કે નહીં કાઢા ભગવાન ઉપરી કરાય ન બધાના જ ઉપરી માનીયે બધા માનીયે ભગવાન મને રસ થઈ ગયેલો રસ થઈ ગયો એટલે બોસ રહ્યો નથી મારે મારે ઉપરી ઉપરી ક્યાં સુધી રે જ્યાં સુધી તમને બ્લન્ડર્સ મિસ્ટેક છે ત્યાં સુધી કોઈ જાતની મિસ્ટેક ભૂલ થાય ત્યાં ઉપરી ના થાય વાત છે હાજર હા બધા થી પર છો એટલે ભૂલો જ નથી આખા જગત ના ગુરુ થયા નથી બાળકો માટે પરસો કોણ આપડે લઘુત્તમ માં છો તમે પરસોત્તમ કોણ છે રૂપી ભાગ લઘુત્તમ છે દેખાતો ભાગ નથી એ ગુરુ શું હું પગલ તમે સોલ કર્યા તું ચાલે તમે પધલ બહુ થયા કરોલ થાય પછી પધલ નહીં ભૂર થાય કાચો હોય તો વાગી દે એને નુકસાન નહી કરે તમારી ખબર નથી ગણું હશે અજાન કરાય અજાન કરાય આપડે માની સુખ મળ્યું છે દાદા ભૂપેન્દ્રભાઈ મુંબઈ નેતા હું એમને લાવતો હતો મુંબઈ વરસાદ સુટી પડ્યો વિધનો આવ્યો અવાયું નહિ કાર ચાલે જ નહિ આગળ ઘર તો બનશે કેનો એટલે આગળ दादा ને પાસે જવાય ની એટલે પાછા વેર્યા એ આયેલા હો નઈ અમે નીકરે લાવ્યું એમને લાવતો હતો दादा પાસે નીકરેલા એની સાથે એ એમનો કોઈ ચારું નથી આ એમનો વાળો નકી થયો છે તિરીશભાઈ ને ત્યાં તિરીશભાઈ ને ત્યાં માર વાળો નકી હતો એટલે ત્યાં જઈને જઈને મારવા ના હતો હું તો મુંબઈ માં તલા એક બીજા ભાઈ આવતો દાદા છે દાદા હું તો દાદા મળવાના જ ક્યાંથી હું તો અમીર ગામ કેટલાય બોલાયું પુરિયા ના લલિતભાઈ પૂછે છે પુણિયાની પુરિયાનું બંધીયા પુણ્યા પુણ્યા નું પુણ્યથી ભેગા થયા છે કે પાપા બંદી પુણ્યથી દાદા ને ભેગા થયા છે અને આ પુણ્ય સ્વભાવ કરતા આજ આપણા શું શું છે ત્યાં કે મોટા બધા બંગલા છે ગાડીઓ છે મોટરો સારા છે હરીક વસ્તુ ગામમાં છે તો ભોગવે ચંદર્યા પાપ આપી ક્યાંથી ભયંકર પાપ છે પરમાત્મા વિચાર આવે લોકો કરવું એવા વિચાર આવે પૈસા ને પૈસા પૈસા ને વિચાર કરતા એટલે શું જ બધા ભાઈ આવે એટા તો તમારે વધારે પડાયું એટલે એમાં તફાવત ખરો ને ભાઈ પૂછે છે ઈચ્છા થી અને હક થી પઢાઈ લેવું એ ફેર ખરો એમ ઈચ્છા થી હક લક્ષ્મી ની ઈચ્છા કરવી રોગ બેઠી લક્ષ્મી ઈચ્છા કરવાની સંસાર ચલાવો કેવી રીતે બધા તમે ચાલવા દેવ છો નહીં નિમિત્ત છે તમે કહો એ દાદા ખાડ લાગે પૈસા ભેગા કરવાની ઈચ્છા આખો દ્વારા હોય છે એક મારા જે એક લોકો હોય એ આમ કે મારે પૈસા નું આ બધું કહેવાય મારે કામ ના ગમે જોવા કામ ના બાવા ચિંતા પોતે પોતે તમે તમારા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટો પ્રોજેક્ટ અને ઘૂંસવાડો થઇ ગયા કોને વિચાર ખાલી કેટલી કેટલી ચીજો ની ઈચ્છા ભાઈ લક્ષ્મી પછી બીજી એક લક્ષ્મી પાછળ જ પડ્યા એનાથી દરેક ચીજ મળે પેલું એજ પેલું આવે એમ કે લક્ષ્મી નથી એને કોઈ પૂછતું નથી જેની બામી નથી એને કોઈ પૂછતું નથી કોણ પૂછે હોય એને પૂછે તેથી તમે બગાડીને બે પગ ના બદલે ચાર પગ છે અને એક પીળું બધા સિંગડા હોય ને કેટલા ના પુણે નું ફે શું છે કર જે પુણ્ય તમે લાવ્યું હતું એમાં કેટલાક વખત તમે કઈ હવા ખરાબ આવવાનું ઓછું વસ્તુ થઈ જાય પણ ફળ તો તમારે વાયેલું મત તમારે શું કયું પણ જેટલું વાવ્યું હતું રાખી સુ જે ખરું પાપ ના ફળ ભોગવીએ છીએ તમારે જે પુણ્યના પાપ ના ફળ ભોગવી રહ્યા છો એ પુણ્ય શેનાથી જેવું થાય છે તમે બીજાને સુખ આપજો તો એ તમને ક્વેરીજ થતા કલ માં તો સુખ જોઈ રહ્યો જે સુખ ભગી રહ્યા છે પેલાનું ક્વૈરી અને દુઃખ ભોગવી રહ્યા છે પેલાનું ડાયરેજ છે લોક ના પાટલા અવતારથી અમારે અમારે ભાવના થઈ હશે મોક્ષ ની તો આવી રીતે ભેટો થયો કેટલા અવતારો થી મોક્ષ ની ભાવના થઈ હશે તો આ અવતારે દાદા સાથે થઈ જશે કેટલા અવતારથી કેટલા જે એક જ અવતારથી થઈ વચ્ચે હું ભેગો થયો વધુ અવતારવાની કોઈ જરૂર એ એ ભાવના સુંદર હોવી જોઈએ બે દિવસ મુકાન છે કેટલા કલાક મળ્યા અડધો કલાક અમદાવાદ માં અમારી સધમ તો બાર બાર બધા ભેરા જોઈએ ભીડ છે ભીડ છેલ્જી નહી જાય અમદાવાદ તો બહુ જ ઓછી અમદાવાદ વધતી જાય છે દાદા પાસે ભલાય આપણને મારી મુશ્કેલી તો મારે છે તેવો પડે અને હું ભલેલો છું એ તો મારે વિટો વાપરવો પડે ના છે એટલે બધું બંધ થઈ જાય જગા થયેલા છે તમને પૂછવાનું ચલણ બીજી કે જે પુણ્ય પાપ વેરી છે તેના પરથી આ જગત ચાલુ થયું છે સમય પ્રોજેક્ટ ભગવાન શું કરે છે આપણા આપ પછી અંદર માં ભગવાન ગયા એટલે લાકડા માં થાંભલા ભગવાન કે આપડે લાકડા બહાર હોય તો આપડે શંકા પડે ભગવાન ચિંતા ઉભા થાય નહીં એટલે હું કઉડા નો તો ઉધેવ આવી ગયું હોય નાખે પછી બાર જે ભાઈ આ ઉધેવમાં ભગવાન ક્રિએશન એટલા માટે કઉ નોટ ઇન ક્રિએશન લોકો બાકી મારી સાથે એટલે આ જે હેરિટન આધારે એના પાર્ટ પડી ગયા ભાઈ બઉ ડેબિટ છે તો શું કરવું પડશે ડેબિટ અમારા રહેશે તો એટલે કાયમ મૂકું કાયમુખ આથી ગુંગી કાયમ દુઃખ એ સારવાર કારણ કે જેના કરતા ડેબિટ ઓછું છે તો ક્યાં મૂકવો કારણ કે મનુષ્ય સિવાય બીજા જે જીવો દેખાય છે તેઓ એમ મૂકવાના એ સપ્ત મધુરીનું દુઃખ ને સપ્ત મધુરી દુઃખ તો થોડું ઘણું સુખ ખરું આ ચાર વગર બધામાં બરાબર અને પછી એના ઘરમાં વધારે થોડું પૂલને થોડું પાપ થોડું છે ડેરી થોડું છે અને થોડું વધારે છે તો કે મનુષ્ય મારવા બરાબર ને એટલે પુણ્ય પાપ દઉં આવી ભોગવે છે અને એટલું ડેડિટ તો દેવ લોકો ભોગવે છે એટલી કહે તો મોટા હાઈ લેવલ માણસો છે હાઈ લેવલના હાઈ રેન્કના એક ભોગવે છે અને દેવો ભોગવે તો દેવો એટલું જ નો ડેડીટ એટલે દેવો લોકોને નજર કેદ છે નજર કેદ આ સારી કેસ છે અને આપણા બધું અને પેલી આ જીવન જેલો ના રહેવું હોય તેને હું કહ્યું કે નહીં ખરેખર વાત થતી નથી સુડી જાય થઈ ગયું હું કોણ છું જાણે કે શું જો પાંચમી ગતિ થાય બે ના થવું જોઈએ ગેરી તો હજી વાપરવાનું પડશે બેરીટ હશે તો સારવાર આ ફેક્ટ વસ્તુ હોય અને તેવી છે તમારે લૌકિક વસ્તુ હોય લૌકિક બોડી ફ્રી હશે નહીં બધું કોઈ કઈક ઉભા મોવા નથી આવું બધું તમે બહાર બોલીએ ત્યારે વાર કી રહી બોલીએ કારણ હા એનું એને માથે જોઈએ કઈ આવી જય ના હોય ને ત્યાં રહે જાણવું હોય કે જે તત્વિદ્ધ ક્યાં કઈ એક વાળી એટલે તારા માથે બોસ નથી તું આવે તૈયાર થઈ જા બોસ રહેતા તે મનમાં એમ થાય કે ડિપેન્ડન્ટ તો રહે ને ભગવાનના પૂરેપૂરું શાંતિ ના સંતોષ ના થાય તું કોઈને ડિપેન્ડન્ટ નથી ખુલ્લી ઇન્ડિપેન્ડન્ટ છોકરા નું નથી दादा चरण विधि करनी पड़े आऊ મન તો આજુબાજુ તમારે નઈ જોવાનું તમારે મન ને સંબંધ ના રહેવાનું ચાલશે ને અમેરિકામાં અમૂલ્ય <laughs> <laughs> <I'm not> <laughs> જરૂર હશે નક્માં પીછા પાડી કે બી શું ચાલુ આપણી તો અસ્તિત્વ નઈ જવાનું આ બધું છાપ્યું બીજા વાંચશે ડાક્ટરે કહ્યું કે ખાવા માટે દાળા છે દાડા નીકળ્યા આપડા બીજા રસ્તે ના થાય વેદાન ત્રિગુણાત્મક છે એનું કામ નહીં થાય કે અને આ બધા પછતા છે બુધી બધા ના છે અમુક અમુક અમુક કરવાના માટે ખાસ જરૂરિયાત છે આપવું કરાપેક્ષું આપશે કેવું છે મળતી આવે કેટલા જોકે એમને તો આનાથી સીમા સારું કરું કે પેલા જે અઘરું હતું હાર્ડ હતું એને જરા સરળ કરી એની ખોટું નથી કર્યું અને આ લોકો ને સારો છે એમાં ધર્મ જેવી વસ્તુ નથી સારું કરો એ ધર્મ છે પેલા એ કરવાનું ખોટું છોડી સારું કરવાનું અને પછી સારા ખોટા દેહ પર જવાનું હા એવું વાત કરે છે સાચું નથી કર્યું બધું બધું લખવું પડે બોલવું પડે ને સારું ખોટું થતું નથી પર કેવી રીતે જવાયું જોઈએ આપડે લોકોને કઈ ચાતા ગોતા પર જવાનું છે એવું કહીએ લેટર વાત કરવાનું કેવી રીતે જવાય તે દેખાડે એવું એનું નામ જ્ઞાન કહેવાય દાદા એમની રીત હોય છે કે શાંતિ થી બેસો નિર્સન કરો અને પછી મેડિટેશન કરો કે હું હાથમાં છું કરવાનું નિર્ધ્યાસન કરશે અહંકાર રહી માણસે થાય ઘણું ધ્યાન કરશે એ બધા લોકો ફાયદો ન થશે આખો ટાઈમ બગડે બગડતો નથી કરશે ટાઈમ હે છે બુદ્ધિ મૂકી દેવાની છે પણ ત્યાં સુધી પહોંચવા માટે તો બુદ્ધિ જોયે ને હા એ પણ સાચું બધી લખી બુદ્ધિ મૂકી ને એક જ્ઞાન અમને દેખાડું પડે જ્ઞાન તેનું નામ કેવાય